આખા થી કોઈ દુરુપયોગ કરવાનો કોઈ ની શક્તિ નથી જે દુરુપયોગ થવાનો છે એમાં કોઈ બંધ થવાનો નથી જેટલો દુરુપયોગ થવાનો છે એમાં કોઈ ફેરફાર થાય નથી તમે નવો રૂપિયા કરો કરી શકતી નથી ભડક નાખશો નહીં બિલકુલ ભડક કાઢી નાખશો એક હપ્તા બધી ભલક કાઢી શકશો તો એની ગેરંટી અમારી પાસે ચાલુ હા હા દાદા એ ચરણવિધિ કા શું ફાયદો થાય વન મિલિયન ડોલર आई सू था येने काही थतु नती दादा दादा तो नाही रो आपे कीमत आहे तेने सू था ते नाही ही ही राइट की हीरो ही थी ही ब्रांटिस ब्लास्ट वाज द वैली ऑफ इट एंड इफ यू डोंट नो द यू नो वैल्यू ऑफ इट देन यू विल कम टू मी व्हाट द वैल्यू इज सो इट इज 1 मिलियन डॉलर बट इट डजंट लुक लाइक सम लाइक ही कैन doesn't it doesn't it isn't worth them and so if you like if you see something you think it's a hundred yes, or so then it isn't worth then you wouldn't pay 100,000 for it. yes but the thing is what he say color value loyalty on the support is trying to say that anywhere this one minute you through out the parapathe here other sugar utpan na tha and the kimat ho tena sugar utpan hai if you value it then it will have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 but you have to know it as a real diamond as long as you know it as a stone it will have no value for you mat bande jaye dukh barobar it will stop all your worries and pain and dukh okay then why doesn't it stop it uh, what should i do so it will stop it all right give up dada e su kare jya taki ye stop thai jaye worries stop worries ne badu kem no stop thai jaye દાદા સમજાવો કે સમજાવો ના બાજુ સમજે તૈયારી નથી કાચો ના હોય આવો પરિવસે ધીમે ધીમે <Barden> <gesprochen> ધીમે ધીમે થશે તમારે તો જન્મ લીધો છે See, you are not developed enough. Yes. Yeah. Really. Yeah. It will take it time really. for you to But understand. Right now we have so much. We don't care for... ...and other mamata. Yes. It is dimay dimay. Just saying a mantra. Right. Doesn't mean anything. Yes. Yeah. Teaching. Right. Right, <laughs> right. And now, too? એને નથી ગમતું તો શું એને પોતાને નથી ગમતું દાદા ભગવાન ને એને માટે એને કઈ નથી લોકો ને ગમે બઉ તારો માલ કાતો હોય જુદી જાત નો એ તો જીતા ભાઈ લઈ હોય થાય તમારું જ્ઞાન એને ગમે છે તમે છે પણ ચોખ્ખો માલ અને એવું ના ગમે પોતે એક્શન વધવા દે આપડે જો ચોખ્ખો માલ નથી માલ પ્યોર નથી ગમે શું લાગવાનો માલ એકાકાર હોય તારા તે આપણે લાગે છે ને એને જ્ઞાતા રચા તરીકે આપ સત્સંગ કરતા હો તો એ અવસ્થામાં ફેર ખરો દાદા આન્સર ફેર ખરો દોઢ મિલિયન પૈસા ક્યાં છે દોઢ જે ચર બીજી પૂછી દઉં દોડલા દોડ દોડ કર્યા કરે દાંત નો અમુવાડવાડ્યું એવું બધું નથી ગમતું શું ગમે છે i uh, like games and sada sadu i, don't know. I don't like playing games tennis games and dada and ammanu kame che tennis games rame che to biju kame biju padh padhvan karu okay it's fine uh, so what i like studies is a okay, game movies sada movies television jo vanu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 Mummy tell what about it? Gabada? When mummy gets mad with you do you like it? No. Na no. dada. And the badara badu. Na, na kame.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 દક્ષાબેન પૂછે છે કે દાદા બોલાવવામાં શું ફરક એટલે વચ્ચે ચાર દખલ ના કરેલ કરે પુષ્પા બેન પૂછે છે કે બોલાવામાં અને બોલવામાં શું ફરક છે બોલાવવાનું કેવી રીતે વધારે સારું બોલાવવાનું કેવી રીતે સારું કેમ સારું બોલાવનારું છે બધી બારીઓ ખુલી રાખે પછી સવાય ખાઈ દાદા હોય તો અમે બે જણા હોઈએ હું બોલાવું ને અરુણ બોલે અને અરુણ બોલાવે ને હું બોલું એવું કરવું કે સાથે બોલવું એવું એવું કરવું બોલાવેરિકા ને લાભ આપ્યો ને એ બધા એને લાભ મળે ને અમે શુક્રવારે સત્સંગ કરીએ છીએ એમાં દસ મિનિટ અમે દાદા ભગવાન ના અસીમ જય જે કાર હોવો બોલીએ છીએ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 नमस्कार विधि यू एक जन बोले और बीजा बदा पाचर बोले के साथे बोलव सारू साथे साथे बोले साथे। दादा पर एक ना। ना। आगे आगे बजा ना। ना। दादा अमे दर दर शुक्रवार नव कलम बोल आपे पेला पेला त्रिमंत्र बोलीए पची नव कलम बोली પછી નમસ્કાર વિધિ બોલીએ પછી શુદ્ધ આત્મા પ્રાર્થના કરીએ અને પછી સત્સંગ ચાલુ કરીએ બદલવા જેવું છે અને છેલ્લે દાદા આરતી કરીએ છીએ દાદા શ્રીમંદર સ્વામી ની આરતી ઉમેરવી જોઈએ હજી કરતા નથી કરવી જોઈએ દાદા અત્યારે આરતી તો સાથે જ બોલીએ છીએ પછી આરતી બોલીએ છીએ બધા સાથે આમ આ મુદ્દે ફેરવતા નથી અને ખાલી દાદા ની જ કરીએ છીએ શ્રીમંદર સ્વામી ની કરતા નથી પણ કરવી જો અચ્છા હા કરીશું હવે તો પછી વા થોડા થોડા પદો ગાવા જોયે કયા બધો આપડા કવિ ના પદો થોડા આવે ગાવા બધી છું બધો સાર કહેલો નથી આવી જવ કલમ બધી ભક્તિ કેર્તન ભક્તિ કેર્તન ભક્તિ દાદા નવ કલમ ને બધું ભક્તિ કહેવાય કે આજ્ઞા કહેવાય એ આજ્ઞા કહેવાય આજના બરાબર ચાલો સાચા દાદા ચાલો બધો રિલેન્જ ઓફ ફેસ એટલે દાદા હા એટલે એનો ભાવ છે કે મે કેアドレスમાંથી એટલે કે એમ પૂછે છે કરેલું ને એ બધું ઘૂસાઈ જવા આવે છે દાદા જુદા જુદા સ્વરૂપ માં દેખાયું પડે છે કૃપા હોય તો દેખાય દીધા કૃપા વધારે દેખાય કરે દેખાય બઉ સારું છે બધા માં આવે છે બધા વખત યાદ આવે એમ ત્યાં નિરાશ થાય ને નિરજ થઈ જેટલો નથી પણ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 બધા પ્રશ્નો લખજે બધા પ્રતિબેન કામ છે તમારું કામ જુદું મરદાલ લાગે પ્રકૃતિ ભાવ તો બધા વગર જ નહીં પણ જુદી પડી શકે એટલે મરદાલ થઈ જાય મરદાલ મળદાલ થયેલી હોય તો રહ્યા કરે ને ઇફેક્ટ હવે હા હા લાગે હા દરેક જીવો હાવ ભાવ થી જીવે છે તેમાં ભાવ કાઢી લેવાનો એટલે હાવ ભાવ કેવા હતા કે જેમ હા હા બરાબર ભાવ આપડો આવે બધું આપડે જ્ઞાને આપીએ સર ભાવ કાય લે છે પછી મતદાન થયા છે અહંકાર દિનેશભાઈ પૂછે છે કે બીજાની આંખમાં તો પ્રકૃતિ એની એજ રહી ને બીજાની આંખ માં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 દાદા અમારી જે જાગૃતિ થઈ હવે એમાંથી વાણી માં થોડો ફેર પડે કે નહી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 આપણે <laughs> <laughs> <laughs>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 આ તો કેવો ખરાબ થઈ ગઈ કઈ જાતો ફેર મા બારે ક બોલી ના પે ડિસાઈડ થાય હા અબ ઓલી થાય એટલે પહેલા ઓન ડિસાઈડ પાછું ગયું કે પ્રતિકા મને ના કરે તો પાછું ના પણ આન્ડ ડિસાઈડ થાય કે કીધું કે ધેર ઇઝ અ બેનિફિટ ઓફ ચેન્જ બેનિફિટ ઓફ ડાઉટ ઓફ ચેન્જ બટ લેટસ વન આ પણ અમે બદલો નહીં તો તો કેમ ના કરો તો તો ગીત નીકળે પડે હા તો પડી ગયો આવેલો અભિપ્રાય કાઢી રાખેલો સારો ને આવેલો અભિપ્રાય મગજ માંથી કાઢી રાખેલો સારો ને પ્રતિક્રમણ કરવું જોઈએ સારું નવું નથી અભિપ્રાયો બંધાય છે બહાર નીકળતા જાય છે જે અભિપ્રાયો એનો રાખવાનો એનો ભય નહી રાખવાનો ને શું રહે છે જોવાનું એ જ આપડે જ્ઞાન છે આપડે જ્ઞાન પ્રમાણે ના રે ને રાત્રે આપડે બધા બેઠા હોય વરસાદ પડતો હોય બરાબર બે ત્રણ ત્રણ જોયું બે ત્રણ જોયું પછી આમ કરવા માં પછી બધા હોઈ ગયા કોઈ બોલ્યો હાવે ટૂંકમાં જર્સ નથી અમુક જગ્યા હાવ ભાવ કેવા દેખાતા હતા ભાવ હા ભાવ હા બરાબર પૂછીએ છીએ અક્ષાબેન પૂછે છે કે ખરાબ વિચાર આવ્યો તો મન એનો વિચાર આવ્યો એ જોઈ ને સતત પ્રતિક્રમણ કરેલો કે વાણી થી બોલી પેલા દેવું ને પછી પ્રતિક્રમણ કરવું સારું એ બે માંથી છો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 તો તરત જ પ્રતિક્રમણ કરી લેવું એ સારું કે વિચાર આવે તો એને પછી જાગૃતિ માં વિચાર આવતા ને હાથે જ એટલે બીજું રોપ્યું નહીં ફૂટે આપડે અમા લાયક નથી બરાબર હું કઈ નહી દાદા કોઈ વિચાર એવો હોય આવા અવાજ કરતો હોય તો શું કરવાનું દાદા કોઈ વિચાર એવો હોય કે મનમાં પ્રગટ કરી દેવો કે ના પ્રગટ થાય થી નહિ થાય એ જોવાનું આપડે તો આપડે જ્ઞાન એવું હોવું છે કે આવ્યો તો એ ઉઘાડી નાખવાની વાત કરવાની વાત ફરી આવા ફરી કરાય નહી એ પણ કઈ નાખું આવડો થોડો થઈ ગયો પછી ના ઉખડેરી પછી પછી ભાવ દેખાય ધરાક શહેર તરંગ ચડ્યા એટલે ભાવ દેખા રહ્યા નહીં દેવાનું બધા ચોખ્ખા રહેલા એટલે એમની પ્રકૃતિ પહેલે થી જેવી ઘડાયેલી તમારા હાથમાં છે એવું ક્યુ છે જે આપડે લૌકિક ધર્મ કે રિલેટીવ ધર્મ એમ કેવાય છે સંયમ લેવાની જાગી ભાવના જીતવા સંસાર કેવા लौकिक धर्म जी ने को लेवानी। लेवानी ने कहलेटिवर्मी प्रभु भावना जीतवासारे संयमचन का संयम थोड़ा संयम संयम लेवा જીતવા આ સંસાર સંયમ કેવાય મનવચન કયા છે ને હિસાબ હોય તેવો દેવા નઈ હા સંયમ તો કોને કે છે એને ઉપર કંટ્રોલ આપવો આવ્યો છે ને તમારે તમને અરુણભાઈ કહે છે તમને ગમતો નથી ને ના તમને શું થાય જોવાનું અરુણભાઈ ભલે કરતા હોય બરાબર એટલે સૈયમ છે ને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 આપણું જ્ઞાન વધારે બને સંસાર નિકારી નિકારી બાબત ઉપયોગ ના હોય જે બને એ જોયા કરવાનું સાચો ઉપયોગ કઈ રીતે રાખો એ સમજાવ એમ કે સાચો ઉપયોગ કઈ રીતે રાખો એ સમજાવો આજ્ઞા એ સાધો ઉપયોગ જ છે પાંચ આત્મા એ જ ઉપયોગ છે શું જેથી પછી વધારે જ્ઞાન ઉપયોગ પછી વધતો જાય અંદર અંદર અત્યાર સુધી સંસાર માં તો આત્મા વધતો તો સંસાર માં આત્મા આત્મા વધશે એમનો ઉપયોગ બરાબર છોકરો કરે વાળ કરો આપડે તમારે હરીશ ભરી કેવું કે બાબા ને વાવો ને કસાઈ નહીં કરવા ઇમોશનલ નહીં થવાનું આત્મા કાઢી લેવા પેલા ચિલાતા હતા તે હળીસી હરીફી ચીડાય મરદાલ ચીડેલું એ અમારે ઝાર ના ભરે પેલો તો ના બોલતા હોય તો ઝાડ ભર્યા કરે મનમન મનમ ક્રોધ કરતો હોય તો ઝાડ કરે સમજાયું તમને પછી સાસો સંયમ સમજ ને બહુ શારીરિક અને માનસિક સંયમ વ્યવહાર સંયમ તો આપડે જે જ્ઞાન માં રહેવું ને આપડો આપડો પણ સંય કયો જ્ઞાન માં ન રહેતા હોય એ પાંચ આગળ ક્રોધ મા અટકાવવો એનો સંયમ આપડે જ્ઞાન માં રહીએ તો અટકી જાય બરાબર સમજાય ને એ ભાવ જ રાખવાનો દાદા એ સંયમ જે છે ભાવ સંયમ જવા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 ભાવ શબ્દા છે આપડો શબ્દ ભાષા એ છે પ્રશ્ન સાચો વ્યવહાર છે નવ પાંચ સત્યાસી સાંજે રામોલ બે હજાર it domain <coughs> no more betting is coming back we're in the soul of dadā koi na punya eklaaj baki raha hoy to na aatma nu so jaye punya eklaaj baki raha hoy to tu banay ni koi ni koi eklo de de ni it ne ude pu jaye to never has you yeah. people it will never happen you, because human nature will do, always do something bad also. so you always have good and bad deeds together like quite good is this has not happened anytime so far that somebody is only married family there is always married and unmarried there be more married than less there the cup one cup mixture there may be 2 to 5% bad always with it it is always mixture કોઈને હોય નહીં સમજ બેવર વેલ્યુ ટુ યુ but it is it is available to me to get close to god so that was to me that means pun pun ganara angadi babo pun ganara angadi babo see somebody who is uh, who don't doing, doing uh, good deeds you know he will have the ego that i am doing good deeds and with that he creates papa also bad deeds and Just and so ego ah, so is all so they never person always There is only punya. it only ponya it's never happened it's not possible it's like uh, it's not